daranam tarivilitam taru shaa થા મૃતમ કથાનું અમૃત હનુમાનજીને મળ્યું પરમાનંદ આનંદ ઘન સાક્ષાત શ્રી રામજી અને આધીન અને શાંતિ રૂપા જાનકી ના આશીર્વાદ દર્શન બધું પ્રાપ્ત થયું શાંતિ કોને મળે અમૃત કોને મળે આનંદ કોને મળે જે વચ્ચે ઉભો રહે મધ્યમાં જ સ્થિત થાય તમારો કહેવાનો અર્થ એ છે બાબ રઘુનાથજી પોતાનો હાથ શ્રી હનુમાનજીના મસ્તક ઉપર સ્પર્શ આપ્યો સ્પર્શ કર્યો હનુમાનજી સ્પર્શ કર્યો બહુ જ ભાગ્યશાળી છે હનુમાનજી જેને આ સૌભાગ્ય બહુ બન્યું છે પ્રભુ કર પ્રભુ કર પપિકેસામિરી સુ દશા મગન સુમિરી સુદા ta uh -huh. ભગવાન રામજીએ હનુમાનજી ના મસ્તક ઉપર હાથ રાખ્યો અસંગ હાથ નિર્લેપ હાથ હાથનો કેટલો મોટો મહિમા વેદો એ તો એમ કહ્યું ભગવાન ભારત નો ઋષિક હું બે હાથ ઊંચા કરું તો અમારી દસ આંગળીઓ દસ આંગળીઓ નથી ઈશ્વરના દશા છે સાક્ષાત ઈશ્વરને હું ધરતી ઉપર ઉતારી શકું એવી મારા હાથ ની બહુ મહિમા છે તમે થોડોક વિચાર કરો આપણે હાથ નો હોય તો શું થાય બઉ મુશ્કેલી હાથ ન હોય તો આપણે વાંધો ત્યાંથી શરૂ થાય બીજાનો હાથ કેમ મરડીએ હાથ નો હોય તો લખવું કેમ હાથ નો હોય તો કોળીઓ પકડવો કેમ એના કરતા મહત્વની વસ્તુ હાથ ન હોય તો હસ્ત મેળા બઉ જ મુશ્કેલી પડી જાય હાથ ન હોય તો પશુ ગણાય છે આ માલઢોર ને હાથ નથી એટલે જ પશુ છે બાકી તો આપડા કરતા ઘણા સારા છે પણ હાથ નથી કેટલું મોટું પ્રકરણ છે હાથ ઉપર તો લખ્યું છે આપણે કવિ વિવેચક સુરેશભાઈ દલાલ હાથ ઉપર તો મોટું પ્રકરણ લખ્યું છે હાથ હાથ કેટલી પછી બહુ એને હાથ ઉપર લખ્યું પ્રભુ નો વરદ હસ્ત જે સાક્ષાત ઈશ્વર છે હનુમાનજી ના મસ્તક ઉપર પધરાયો છે હે ગોવિંદ હે ઈશ્વર તમારો હાથ અમારા મસ્તક ઉપર મૂકો એક વાનરના ઉપર ભગવાને હાથ નથી મૂક્યો હનુમાનજી ઉપર જ મૂક્યો અને પરિણામે એનું એ આવ્યું કે હનુમાનજીને અહંકાર ના આવ્યો અને બીજો ફાયદો એ થયો કે આગળ યાત્રામાં બધાને તરસ લાગે છે હનુમાનજીને તરસ નથી લાગતી છે તરસ નથી લાગી એક સંતને હું સાંભળતો હતો રામાયણ ઉપર એમનો આ અર્થ છે એમણે એમ કહ્યું કે હનુમાનજીને તરસ નથી લાગી એનું એક જ કારણ કે આખી ટુકડી યાત્રા કરવા નીકળે અને બંને બાજુ વૃક્ષો ની લાઇનો હોય રસ્તા ઉપર પણ બધા માણસો રસ્તાની વચ્ચે ચાલે તડકામાં ચાલેમાં ચાલશે છાયા જે નથી ચાલ્યા એ તડકામાં ચાલ્યા છે હનુમાનજીના મસ્તકો પર પ્રભુના હાથની છાયા છે અને જેને પ્રભુની કૃપા છાયા પ્રાપ્ત થઈ હોય એને સંસારની તરસ કોઈ દિવસ તડપાવી શકે નહીં સંસારની તૃષા આવો એક અર્થ મેં કોઈ સંતો પ્રભુએ પોતાનો કમળ જેવો હાથ અસંગ ભગવદ સ્વરૂપ હાથ મસ્તક ઉપર પધરાયો છે આ પછી પ્રભુએ જે મુદ્રિકા જનકપુરમાં દેખાય એ અહીંયા આ પ્રસંગ માટે અહીંયા હનુમાનજી મહારાજને બે અર્થ કર મુદ્રિકા માની હાથની મુદ્રિકા હાથની આંગળીઓની મુદ્રિકા મુદ્રિકા તો આંગળી નો ધર્મ છે પણ હાથની મુદ્રિકા પણ કહી શકાય આંગળીને બદલે એમ પણ મારા હાથની વિંટી ક્યાં એમ પણ થાય અને બીજો અર્થ કર મુદ્રિકા હનુમાનજીના હાથમાં મુદ્રિકા કર મુદ્રિકા જન એટલે દાસ જન એટલે સેવક જન એટલે ભક્ત ઘણા અર્થો એના તમે લઈ શકો એનો અર્થ એમ નથી કે બીજા એના દાસ નથી બધા પણ કોઈને કઈ વિચાર છે કોઈ ને કઈ વિચાર સૌની પોત પોતાની કક્ષા છે પણ શ્રી હનુમાનજી પરમાત્માના બહુ જ અંગત જણ છે કર્રીકા a uh -huh. आत्मा मुद्रिका आपी। कि दू के प्रकारे ज्ञान मार्ग थी मारू एने कह अने भक्ति मार्ग थी एने मारो विरह कह सूत्रों જ્ઞાનની ચર્ચામાં મારા બળનું વર્ણન કરે કે કોઈ પણ રીતે માં તૈયાર નથી માનવા માટે ત્યારે આ ગોપ્ય મહામંત્ર નો ઉપયોગ કરજે જે મુદ્રિકાના રૂપમાં આપ્યો છે સૂચના આપી હનુમાનજી મહારાજ ને પોતાનો જન્મ સફળ બાકી ચુદામણી લેવાનો બાકી પાછા આવવાનું બાકી આ બધું જ બાકી અને છતાંય ગોસ્વામીજી કહે હનુમાનજીને ઓલકાર આવ્યો કે મારો જન્મ સફળ થયો યાત્રામાં પૂર્ણતા હજી શ્રી ગણેશ થાય ત્યાં જ પૂર્ણતા પૃથ્વી સર્વા વીત પૂર્ણ સૈતરી ઉપનિષદ યુવાનો માટેનો ઉપનિષદ યુવાનોને પ્રેરણા આપે એવું સૂત્ર તૃથ્વી સર્વા વીત પૂર્ણા સુવા સધુ પૂર્ણા હજી તો યાત્રાનો આરંભ થાય ત્યાં ઓડકાર આવ્યો હજી પેલો પળ્યો ત્યાં પેટ ભરાઈ ગયું હજી એક ડગલું ભર્યું અને ત્યાં તૃપ્તિનો અનુભવ થાય કોને થશે યુવા ઉપનિષદ કાર કહે છે હે યુવાન જેનું ચરિત્ર સાધુ જેવું હશે સુચરિત્ર વ્યક્તિ સાધુ એટલે ફરી એક વખત કહું અમુક પ્રકારના કપડા કઈ કપડા જરૂર સાધુઓનું એક સ્વરૂપ છે એ સૌને અધિકાર પણ એમાં જ બધી કઈ સાધુતા કેન્દ્રિત નથી થતી તમે સમાજમાં વેમ ફેલાવો અંધ શ્રદ્ધા ફેલાવો ખોટી માન્યતા ફેલાવો તો સાધુ હોવા છતાં સાધુ નથી અને તમે સમાજના વેમ ને તોડો અંધશ્રદ્ધાને તોડો ખોટા ભ્રમો તોડી નાખો તો તમે પેન્ટ પહેરી વેમ નું નિરસન થાય આપણા પ્રદેશોમાંથી આ બધું જવું જોઈએ ક્યારેક ક્યારેક હું છાપામાં વાંચું છું અંધશ્રદ્ધા વેમો ને લીધે લોકો કેવા કેવા પેલા કરે આમાંથી સમાજ બહાર નીકળે અને આવા કાર્યમાં જે યુવાની લાગે સાધુ યુવા સાત સાધુ એ સાધુતા જેનું સુચરિત છે સાધુ અર્થ સાધુ ચરિત શુભ ચરિત કપાસ હનુમાનજી યુવાન છે સાધુ છે અવમોહિત ભાઈ ભરો બિનુ હરી કૃપા ઉપનિષદ પછી ના હટવું ના હટવું વેણ કાઢ્યું કવિતા હતીગલું ઘર્યું પહેલે જ કદમે તૃપ્તિ પહેલી છલાંગમાં સામો કિનારો એવી સ્થિતિ અહિયાં હજી તો યાત્રાનો આરંભ થાય છે હનુમાનજીને જન્મ સફળ પૂર્ણા કેટલો પવિત્ર શબ્દ સાધુ છે આવો આવો મહત્વ શબ્દ ક્યાં મળે સાધુ સાધુ જેની યુવાની આવી સાધુતા હોય અધ્યુ સ્વાધ્યાય કરતો હોય એને યુવક કહે યુવાધ્યાપક રામાયણ ગીતા ભાગવત જે જે ગ્રંથમાં તમાર્યું એનું અધ્યયનશીલ હોય અધ્યાપક ભણતરમાં પોતાની શિક્ષામાં પોતાના સ્વકાર્યમાં રત હોય યુવાધ્યાપક હોય યુવાન આશાવાન હોય નિરાશા નહીં આશાવાન હોય હનુમાનજી લંકામાં જવા તૈયાર થયા એટલે પહેલા જ કહેતા ગયા કે કાર્ય પૂરું થશે ચિંતા નહીં કરશો કારણ કે મને હર્ષ થઈ રહ્યો છે કાર્ય સફળ થશે પહેલે જ ડગલે યુવાનીમાં કોઈ પરમને પામવા માટે જગત કલ્યાણ માટે રાષ્ટ્રગૌરવ માટે કોઈ યુવક આશા સેવે તો એ આશા બંધન નથી એ અનેકની મુક્તિનું કારણ બને એક શહીદ ભગતસિંહની આશા કેટલાની મુક્તિનું કારણ બને તો આશિષ્ઠ યુવાન આશાવાન હોય દ્રઢિષ્ઠો દ્રઢ મનોબળ હોય શારીરિક બળ એને તસ્યમ પૃથ્વી સર્વા એને આખી પૃથ્વી તસ્ય પૃથ્વી સર્વા વીત્ય પૂર્ણા આખી પૃથ્વી એના માટે ધન ધાન્ય સમૃદ્ધ પણ પેલું સૂત્ર બરાબર યાદ રાખવું સાધુ ચરિત હોય તો આગળના સૂત્રો બધા સફળ થાય સાધુ ચરિત ન હોય તો આશાઓ નિષ્ફળ જાય સાધુ ચરિત ન હોય તો બળવાન વિગ્રહ કરે સંઘર્ષ કરે મારપીટ કરે સાધુ ચરિત હોય પૃથ્વી સર્વા વિત્ય પૂર્ણા સવા સૂત્રો ઉપનિષદે આપ્યા છે પહેલે જ ડગલે એને પૂર્ણતા મળે એવું લક્ષણ અહીં ગોસ્વામીજી હનુમાનજી નો જન્મ સફલ કરિમારે હૃદય શ્રી હનુમાનજી મહારાજ ને પોતાનું જીવન જન્મ સફળ લાગ્યો છે ભગવાન કૃપા નિધાન ને હૃદયમાં ધારણ કરી હાથમાં મુદ્રિકા હૃદયમાં કૃપા નિધાન આમ તો ચિત્રોમાં હનુમાનજી ગદા લઈને ઉભા છે એવું દેખાય છે પરંતુ હનુમાનજીના હાથમાં ગદા છે એવું રામાયણોમાં બહુ જ નથી ગદાધારી હનુમાનજી રામાયણમાં ચિત્રોમાં છે હનુમાનજીના હાથમાં હા હનુમાન ચાલીસા માં જરૂર છે હાથ વજ્રનુમાનજીના હાથમાં મુદ્રિકા છે હનુમાન ચાલીસા કહે છે પ્રભુ મુદ્રિકા મેલી મગવાણી એનો અર્થ તમે એમ કરી શકો કે હાથમાં માળા અને મોઢામાં હરિનામ એવો અર્થ પણ માળાના મણકા એને મણી કહે છે ને લોકો એ મણી હનુમાનજી મુદ્રિકા લઈ ને ગયા તો પછી એને મુદ્રિકા રાખી ગયા મુદ્રિકા તો આંગળી નું આભૂષણ છે એટલે હનુમાનજી આંગળીમાં પહેરી હતી લખ્યું તો નથી ક્યાંય આંગળીમાં પહેરી હોય કારણ કે મર્યાદા ના પાડે કે સ્વામી નું આભૂષણ કરી શકાય માં ન પહેરી શકે તો ઘણા પછી એમ કહે કે મુઠ્ઠીમાં હતી મુદ્રિકા મુઠ્ઠીમાં હોય તો ક્યારેય મુઠ્ઠી ખોલવી નહીં પડી હોય અથવા તો પેલી લંકીની ને મુઠ્ઠીકા મારી જે મુઠીમાં રામ હોય એ કોઈને મારે નહીં બધા એવું તો હનુમાન ચાલીસા માં છે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં અહી પણ આવા પ્રશ્નો ઘણા હમણાં મને કોઈ એમ પૂછ્યું કે આ હનુમાનજી એક વખત પહાડ લઈને આવ્યા અને લક્ષ્મણજીની મૂર્છા ઉતારી નાખી ત્રણ ગીરી લઈને આવ્યા ઔષધિ શોષણ એ જોઈ લીધી ને ઉપચાર કર્યો ને લક્ષ્મણજી બેઠા થયા પછી વૈદ ને પાછા મૂકી આવ્યા હવે એક વખત ડુંગરો હારે જ લઈને શું કામ ફીર્યા કરે જ્યાં જ્યાં છબીમાં હાથમાં લઈને જ આમ જ આ સુકામ ચોવીસે કલાક કીધું ભાઈ એ તો ચિત્રકારો એમ દોરી નાખ્યો એટલે કે નહીં એમ નહીં સિવાય કીધું કે લક્ષ્મણજી તો મૂર્છામાંથી જાગી ગયા પણ હનુમાનને ખબર છે કે આ દુનિયા આખી મૂર્છી છે અને આમે ભાર ઉપાડવાની ટેવ પડી જાય ને પછી ભાર ન હોય તો મજા ન આવે જેને વજન ઉપાડવાની ટેવ હોય ને એને વજન હોય તો પાવે એટલે આપણા નથી સાહિત્યકારો કેતા કે ઘઉ ની બાજરામ એક મિનિટ માં ઉડા એને ખ્યાલ ન રહે કારણ કે એનો ગુણ ફેંકવાય ને પડી હોય ને વજન જે આદત પડી ગઈ નહી નહી એ ડુંગરો વજન નથી એ ડુંગરો ભજન છે હનુમંત નું ભજન છે એ કહે છે કે જેના હાથમાં રામની મુદ્રિકા હોય એ જગતના ગમે તેટલા પહાડો ને ફૂલની જેમ ઊંચા કરી શકે જગતની વિપત્તિઓને ફૂલની જેમ એ ઉડાડી શકે એને એને ઉંચકી શકે કોઈ પણ પહાડ ઉંચકી શકે આ એનો હનુમાનજી પણ ડુંગરો ઉપાડે છે રાવણ પણ કૈલાસ ઉપાડે છે બેમાં બહુ ફરક છે રાવણે પણ ઉપાડ્યો ત્રણ જણા એ ઉપાડ્યા એમ પછી ઘણા નીકળે પુરાણમાં અત્યારે કૈલાસ ઉઠાવ્યો શોર ચંદ્ર શેખેન્દ્ર નંદિરાટ બંધુ બંધુંત સંતતિ પ્રમોદ માનમાન હિમાલયમાં માનસરોવરથી થોડે દૂર જ્યાં રાક્ષસતાલ છે જ્યાં રાવણ સ્નાન કરી અને આ બધા સ્તોત્રો એને ત્યાં લખ્યા છે એમ ભારતીય સંસ્કૃતિ કહે છે રાક્ષસતાલમાં સ્નાન કરતો આમાં અને ત્યાં એટલે ત્યારથી નિયમ થઈ ગયો કે રાક્ષસતાલમાં કોઈ સ્નાન નથી કરતું આ પણ નિયમ છે તિબેટીયનો તો બહુ ડરે છે એ બહુ ભયભીત છે રાક્ષસતાલમાં સ્નાન ન કરાય અને એની પાછળ વાત એવી છે કે રાક્ષસતાલમાં તાલમાં સ્નાન કરે એના પુણ્ય ખલાસ થઈ જાય માનસરોવરમાં સ્નાન કરે એના પાપ ખલાસ થાય રાક્ષસતાલમાં સ્નાન કરે એના પુણ્ય આવી અત્યારની આપણી બૌદ્ધોની તિબેટીયનોની બધાની માન્યતા છે રાવણ ત્યાં સાધના તો કૈલાસ રાવણે ઉઠાવ્યો બસ તો એક તો રાવણ કૈલાસ ઉઠાવે એક રામચરિત માનસ શ્રી હનુમાનજી સહજ રીતે પહાડ ને લે છે ગિરિરાજ ધરણ કી શ્રી ગોવરધન્નાથ કી શ્યામસુંદર શ્રી અમુ મહાણી શ્રી વલ્લભીષ ગિરિરાજ ધારી એ મેોક્ત વાત છે મેં બે ત્રણ વખત કઈ છે આ ભગવાન કૃષ્ણ છે ને એ વૃંદાવન માં રહે છે ને ત્યારે રાધા શબ્દ નો જપ કરે છે પણ દ્વારકામાં જાય છે ને ત્યારે રામ મહામંત્ર નો જપ કરે એમાં કદાચ કૃષ્ણ ઉપાસકો ને એમ લાગે કે વાહ આ કઈ હું નથી કેતો આ મારા ખિસ્સા વાત જ નથી વૃંદાવન એટલું જ નહી પોતાના વૃત્યોને પોતાના નિજ અંતરંગ સેવક ગણોને બોલાવીને કહે છે કે જયારે વિપત્તિ માં હો અને તમને સંસારની કોઈ ઘટના વિશ્રામ ના આપે ત્યારે હું પણ રામ મંત્ર નો જપ કરું છું તમે પણ રામ મંત્ર નો જપ કરો છો આ છે રામ નામનો મહિમા આ મુદ્રિકા કૃષ્ણ એ પણ પેલી મને એક ભાઈ કહેતો તમે રામાયણ કહો છો એટલે વાત કરો છો બીજી પણ શાસ્ત્ર માં છે હું તમને બતાવી દઉં એ તો મેં વાંચ્યું છે પેલા ભાઈ કીધું તો પણ એ તમે કહો છો એ રામ નહીં તો એ બલરામ લે તો બલરામ મને ક્યાં વાંધો બલરામ એ દાઉદ દાદા ની વાત હતી ભલે એમ કરો કોઈ પણ બાકી કૃષ્ણ રામ મંત્ર જપતા એવા ઘણા શ્લોકો મળે છે વ્રજભૂમિ માં તો શું હતું કે ત્યાં તો રાધા રાધા બોલવું પડતું ઘરમાં નથી બધાને બોલવું પડતું પણ મુશ્કેલી તો દ્વારકામાં જ હતી ને તકલીફ તો ત્યાં જ હતી બધી એક તો છોકરાઓ કયું કરે નહી છોકરાઓના છોકરાઓ કયું કરે નહી સોળ નો આખો જમેલો ઉપાધિતો એમાંથી તો રામ જ બચાવે મારા રાઘવ સિવાય બીજાનું કામ નહીં આરામ આપી શકે કનૈયા પણ રામને એમ લેવું પડ્યું અને એનો અર્થ કોઈ તમે હું માનું છું સુધી આપ મને સમજી શકશો એનો અર્થ કોઈ આમ ઊંચું નીચું નહીં ગણશો આ છે અવતારો ની મધુર લીલા અવતારોની મહિમા કરના છોકરાઓ કયું કરે નહી એવા સમયમાં એ રામ મંત્ર જપ કરે વૃંદાવનમાં તો ત્યાં તો રાધા કારણ કે દેખ્યો પલોટત રાધિકા પાયન ત્યાં તો રાધાજીના પગ દબાવતા દેખાય છે મોટા મોટા તો ભગવાન કૃષ્ણ એ ગિરિરાજ ઉપાડ્યો શ્રી હનુમાનજી એ દ્રોણ ગીરી ઉપાડ્યો અને ગિરિરાજ માટે પણ એવી જ કથા છે ને કે હનુમાનજી જયારે સેતુબંધ વાત હતી ત્યારે પહાડો બધા લેવા ગયા હનુમાનજી મહારાજ નીકળ્યા છે પહાડો નહીં લાવશો જેના હાથમાં જ્યાં પહાડો એ રીછ અને એ પોતપોતાના પહાડો ને ત્યાં ત્યાં મૂકી દો એ વખતે હનુમાનજી વ્રજ ઉપરથી નીકળ્યા અને હનુમાનજી ને થયું કે આ પહાડ આદેશ થયો છે કે હવે અહીં મૂકી દેવાનું પહાડ ને નીચે મૂકતા હતા ત્યાં પર્વત રાજે કીધું કે હે હનુમાનજી તમારા માટે અમે પ્રભુની પાસે પહોંચવા માટે આવ્યા હતા અને તમે આમ રસ્તામાં મૂકી જાઓ શું કરવું હનુમાનજી વિચાર વાપર્યા કે હવે કરવું શું હનુમાનજી તરત જ ભગવાનને સંપર્ક કર્યો મનોવિજ્ઞાન દ્વારા કર્યો પ્રભુને કીધું કે ચિંતા નહીં કરો એને કહી દો કે કૃષ્ણ અવતારમાં હું એને મારા હાથે ઉપાડી અને હનુમાનજી મહારાજે ત્યાં એનું પહેલું કર્યું છે એવી પણ એક કથા છે તો પર્વતો ઘણા ઉપાડ્યા ગીરધારી તો હનુમાનજી પણ છે ગીરધારી શ્રી કૃષ્ણ ભગવાન પણ છે હનુમાનજી મહારાજના હાથમાં જે પર્વત છે જીવનમાં જેને રામ નામ મળશે ગમે તેટલો વજન ઉંચકી શકશે કેટલા એને જીવતદાન આપશે એનો હાથ જ ઔષધિ પૂર્ણ હશે સમગ્ર સંસારના ભેષજો ઔષધો એના હાથની અંદર શ્રુતિ ભગવતીના કહેવા પ્રમાણે આવશે તો શ્રી હનુમાનજી મહારાજ પોતાના જન્મને સફળ માની હૃદયમાં રઘુનાથજીને રાખી હાથમાં મુદ્દિકાને લઈ અને ભગવત કાર્ય કરવા નીકળે છે મારે સૌથી છેલ્લે રહેશે એને પ્રભુ બોલાવશે જે પરમાત્માનું ખાસ નિજન હશે એના મસ્તક ઉપર હરિહાથ મૂકશે અને ભગવાન એને નિમિત્ત બનાવશે એને મુદ્રિકા આપશે રામ નામ જે મહામંત્ર છે એ કોઈ સદગુરુ આપે કોઈ સંતે અહીં કેટલી મોટી ભાગ્યની વસ્તુ કે હનુમાનજીને એ મહામંત્ર સ્વયં રઘુનાથજી એ અર્પણ કર્યો છે કરમુદ્રિકા ઝંચા કરમુદ્રિકા પહોં શાસ્ત્રો જેનો અમિત મહિમા ગાયા જ કરે છે દશરથજીના પુત્ર એ જ એ તત્વ છે કે કોઈ બીજું પ્રસન્નતા વ્યક્ત કરી યાજ્ઞવલ્કજી એને કહ્યું મહારાજ आप राम ना साचा सेवक राण के राम गूढ़ कथा श्रवण करने इच्छो छो बंक्ति कथा ना चंद्रनी किरण कथा कालिका तुलसीदास जीए रे कालिका कही तुलसीदास जी ए श्री गंगा जी ने कालिका कहया तुलसीदास जीए प्रभु कृपा ने कालिका कहते ભગવત કથા એ કાલિકા છે આમ કહીને કથાનો આરંભ કર્યો ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા અભેદની ભૂમિ ઉપર રામાયણ ભવન બંધાયું છે પાયામાં અભેદ રામ છે એવો જ પ્રશ્ન ભવાની એ પૂછેલો ક્યારે શું કામ ક્યાં એ શિવ ચરિત્ર ટૂંકમાં કહી દઉં તાકી તમારા મન નું સમાધાન થાય અને હું કેવલ વાહક બનું નિમિત્ત બનું આમ કહીને શિવ ચરિત્ર નો આરંભ કર્યો ુર્વાુ શંભો ગે કુંભજ શિવા સંગ સતી જય ચંદી ભવાણી પૂજે દી ઘણી વાર કહ્યું કે આપણે ઘરે મહેમાન આવ્યા હોય મહેમાન ને આપણે જમાડવા છે પણ ઘરમાં ઘી નથી બજારમાં મળે છે આપણા ખિસ્સામાં પૈસા છે આપણે બજારમાં ઘી લેવા જઈએ પૈસા છે ઘી છે મહેમાન છે જરૂરી છે પરંતુ આપણી પાસે અમૃતને ઝીલવા માટે પ્રથમ શિવકથા એ પાત્ર છે શિવકથામાં જેને આનંદ મળે એને જ રામકથા અમૃત નું મળે એવો રામાયણ નો ક્રમ છે યજ્ઞવંત મહારાજ આ પ્રયોગ કરે છે તમારી પાત્રતા વિકાર શૂન્ય છે પવિત્ર સુચિ છે તો રામની કથાના પહેલા શિવ પ્રસંગ આવ્યો ટૂંકમાં એનું દર્શન કરી લઈએ एक बार नात रहता भगवान बारेता शिवरी तत्वता समझता आगे जाइए कैलाश निवासी शिव हमने भगवानी कथा श्रवण करने दक्षिण भारत यात्रा कर महिमा ना सर्जक भगवान शीव गया। संग, सती, जगजननी छे, ऋषि ना माता पिता जगत पितरो वंदे पार्वती परमेश्वर भगवान शिव पार्वती आया एटा कर सतो पास કે કુંભજ ઋષિએ શિવજીની પૂજા કરી ત્યારે શિવજીએ બહુ સારો અર્થ કર્યો કે આ મહાત્મા કેટલા મહાન મારે એની પૂજા કરવી જોઈએ કે બાપજી આપો પૂજન કરું એને બદલે એ મારી પૂજા કરવા માંડ્યા એમણે રામાયણ ને પચાવ્યું છે સારો અર્થ કર્યો ભવાની પૂજા કરી તો ભવાની એ ખોટો અર્થ કર્યો કે આ કથા શું કે છે અત્યારથી અમારી પૂજા કરે એ વળી શું કથા કહે છે ઘણામાંથી જેનો જન્મ એ સમુદ્ર જેવી કથા શું કરી શકે આવા સુંદર અર્થો સંતો એ બતાવે કરી મહાદેવે ભવાની તો આવો ખોટો અર્થ કરી લીધો ઠીક છે મહાદેવની સાથે આવી તો મારે બેસવાનું બાકી આની પાસેથી શું સાંભળવાનું આ તો અત્યારથી અમારે પગે પડે છે શિવજીએ વિનંતી કરી મહારાજ મને કથા સંભળાવો એમાં રામકથાનું શ્રવણ કુંભિએ કર્યું મહાદેવ કર્યું કે કેમ એનું નામ નથી લખ્યું એના ઉપરથી સિદ્ધ થાય કે બેઠા હતા પરંતુ એમને ધ્યાન આપ્યું રામકથા પૂરી થઈ હવે શિવજીને લાગ્યું કે મારે કઈક દક્ષિણા આપવી જોઈએ કથાના બદલામાં પણ હું કંઈક આપું અને મહાત્મા નું વ્રત એને અનુકૂળ ન પડે પછી ના પણ ન પાડી શકે એવું કઈ ધર્મ સંકટ ઉભું થાય એટલે શિવજીએ કહ્યું કે મહારાજ મારે આપને કથાના બદલામાં કંઈક આપવું છે આપ માંગો કુંભજ ઋષિને થયું કે હું માંગું કેમ ઋષિ માંગતો નથી આપણા દેશની મહાનતા જ આ કે દેશનું ઋષિ માંગે નહીં માંગવું નહીં પોતાની જાતને લાયક બનાવવી સમુદ્ર કોઈ નદી ભીખ નથી ભગવાને કથાની માંગણી કરી અથા તો બ્રહ્મ જિજ્ઞાસા હવે ઋષિ કહે છે મહારાજ હું નહીં પણ આપને કઈક આપવું હોય તો અથા ભક્તિ જિજ્ઞાસા આપ ભક્તિ વિશે કઈક કહો કથાનું ફળ કથાની દક્ષિણા ભક્તિ કથાનું ફળ વસ્તુના રૂપમાં એ તો ઠીક છે સંસારનો વિનિમય છે જરૂરી બાકી કથાનું સાચી દક્ષિણા તો ભગવત ભક્તિ છે ભક્તિ વિશે પૃછા કરી અને ભગવાન શંકરે ભક્તિ સૂત્રોની ચર્ચા કરી ભક્તિનું દાન આપ્યું જ્ઞવલ્કજી ભરદ્વાજજી ને કહે મહારાજ આમ કથા સાંભળતા અને ભક્તિના સૂત્રો કહેતા ગિરિનાથ મહાદેવ ઘણો સમય ત્યાં કુંભજ ઋષિને ત્યાં રોકાયા ઘણો સમય થયો હવે વિદા માંગી ત્રિપુરાષન વિદા ભાવી ત્રિપુરા आजे उडासी। दंड़क दंड़क दंड़क कथा श्रवण करी भक्ति नु श्रवण करी शिव अ सती हे भरद्वाज जी કુંભજ ઋષિને ત્યાંથી કૈલાસ તરફ પાછા ફેર્યા બન્યું એવું દંડકારણ્યમાંથી પસાર થયા હવે જે સમયે શિવજી કથાશ્રવણ કરીને કૈલાસ જતા હતા એ સમય ત્રેતા છે એ ત્રેતાયુગનો જે એ કલ્પનો જે અવતાર છે રામજી એ એ વખતે વર્તમાન છે પ્રત્યેક કલ્પમાં રામ અવતાર થાય થોડો થોડો ફરક પડે લીલામાં રામજીના સ્વરૂપમાં રામજીના સ્વભાવમાં રામની વાણીમાં રામજીના આચરણમાં રામજીના રૂપમાં એના નામમાં એની લીલામાં એના ધામમાં જરા પડે આજુબાજુના પાત્રોમાં સંવાદોમાં થોડો થોડો ફેર પડે વાલ્મિકીજીના સંવાદો અને તુલસીના સંવાદોમાં તમને ઘણો ફરક પડશે વાલ્મિકીજી કોઈ કલ્પની કથા કહે તુલસી કોઈ કલ્પનિક કથા દરેકલ્પમાં દરેકતારમાં દરેક લોકમાં દુ હતી જેની કથા સાંભળી જેની ભક્તિનું દાન કર્યું એ જ હરિ અત્યારે લીલા કરતા અંતર્યામી શિવજીને થયું કે જેની કથા સાંભળીને જાઉં છો એ પ્રભુ જો રસ્તામાં લીલા કરતા હોય રસ્તામાં પ્રભુ નો નિવાસ મારી જ મૃ બની આવ્યો ભગવાન મૃગ ને મારવા ગયા રાવણે છલ કરી છિરે આ મૂઢે ભગવાન રઘુનાથજી ના જાનકીનું અપહરણ કર્યું ભગવાન શિવજીના હૃદયમાં ખૂબ ઈચ્છા છે કઈ રીતે દર્શન થાય ગોસ્વામીજી એ શિવજીના મનોભાવને લખી લીધા હૃદય વિચાર શિવજી વિચાર કરે કે રસ્તામાં જ ઘટના ઘટી રહી છે પણ દર્શન કઈ રીતે થશે ખૂબ હૃદયમાં વિચાર કરે ભગવાન ગુપ્ત રૂપે તો લીલામાં વિઘ્ન થશે પ્રભુની લીલામાં વિઘ્ન ન થાય અને મને દર્શન થાય એવું કઈક થાય આવા ભાવમાં મહાદેવ જઈ રહ્યા છે સતી સાથે પણ સતીને મહાદેવના મનોભાવનું જાણ નથી મર્મને સમજી શક્યા નથી એ જ વખતે ગોસ્વામીજી કહે સામેથી રામ લખન બંને નીકળ્યા છે સીતે સીતે કરતા પ્રભુ અદ્ભુત લીલા કરે છે ઉદ્ધવજી કૃષ્ણને પૂછેલું એવો જ પ્રશ્ન એકવાર લક્ષ્મણજી રામજીને બંનેના પ્રશ્નો સમાન હતા વ્રજવાસીઓને યાદ કરતા કરતા મથુરામાં કૃષ્ણ રડતા હતા ત્યારે ઉદ્ધવે પૂછ્યું કે તમે રડ્યા કેમ કરો વ્રજવાસીઓમાં એવું શું છે કે તમે એ ગોપી એવો જ પ્રશ્ન લક્ષ્મણજી રઘુનાથજી હું આપને જાણું છું કે આપ કોણ છે પણ જાનકી ના એ મારી માતા આપથી કઈ જુદી નથી આપ સાક્ષાત બ્રહ્મ છો પણ તમે જયારે આટલું બધું રડો છો ત્યારે મને શંકા બઉ નજીક ના માણસો હોય રોતા જોઉં છું ને તો ક્યાંક મારો ભરોસો ન ડગી જાય કે આ બ્રહ્મ નથી આ તો સામાન્ય છે મારા મનમાં તારા માટે વહેમ ઉભો ન થાય એટલે હે હરી આવું નકાર નજીકના માણસો ને મોટો ભય સાધકો આ ભય બહુ શિકાર્ય ભય છે પ્રભુ તારા વર્તન થી મારી શ્રદ્ધા રામજી નો જવાબ કૃષ્ણનો જવાબ બિલકુલ સમાન અર્થમાં જવાબો હતા કે વ્રજવાસીઓ ગોપીજનો અહીંયા લક્ષ્મણ ને કહે સીતા એમણે મારા માટે જે કર્યું છે એનો હું કોઈ રીતે બદલો વાળી શકું એમ નથી લક્ષ્મણ એક એને યાદ કરીને મારી આંખમાં એક અભિષેક કરી દેવા દે તાકી કહિયત ભિન્ન ભિન્ન બંદ સીતા રામ પદ જેને પરમ પ્રિય થી પ્રભુ રુદન કરે એ વખતે શિવ અને સતી નીકળ્યા લીલા કરતા રઘુનાથજીની અદભુત લીલા જોઈ ભગવાન શંકરને બહુ જ આનંદ થયો હે સચિદાનંદ કરી સતી એ જોયું કે આ બે જણ એમાં એકની પત્ની ગુમ થઈ છે અને એને રડીને પુકારે છે એને મારા પતિએ સચ્ચિદાનંદ કહે એને પ્રણામ કર્યા એ બ્રહ્મ છે શું વળી મનમાં પાછું એમ થાય કે શંકર ભગવાન જેને પ્રણામ કરે એ વ્યક્તિ ખોટી તો હોય નહીં ઉત્પન્ન આંખમાંથી આંસુ ની ધારા શિવજીને થઈ રહી હતી રામરૂપ ને જોયા પછી સતી સમજી શક્યા નહીં ભગવાન મહાદેવને એ પ્રશ્ન પૂછે છે મહારાજ એ બે જણ કોણ છે જેને આપણે સચ્ચિદાનંદ કહ્યા આપે પ્રણામ કર્યા જે એક સામાન્ય માણસ રૂદન કરે છે આપે પ્રણામ નથી કર્યા બોલે નહીં હું કેમ પ્રણામ કરું હું તો દક્ષ દીકરી છું બુદ્ધિમાન બાપની દીકરી છું તમે ભાવુક છો ગમે ત્યાં પ્રણામ કરો તો દેવી સાંભળો જેની કથા કુંભજ ઋષિ ગાય જેની ભક્તિ મેં કહી શબ્દો રામ બ્રહ્મ છે રામ ભગવાન છે રામ ઈશ્વર છે રામ પરમાત્મા છે રામ સચિદાનંદ છે આ તમામ માણસના પટલ ઉપર સિદ્ધ કર્યા છે એ સાક્ષાત ઈશ્વર છે દેવી मानव लीला करे जेनी कथा अपने सांभी जे दान मैं आप परमात्मा छे। आम महादेव सती मन नाधान करने कोशिश करे गोस्वामीजी छंद मखी ना क्यों મિંળે માંડ માંજે હીંડ માંજએ હીંડ પણ જેનામાં પ્રજ્ઞા થોડી ખુલી હોય જેને મનને મોકળું રાખ્યું હોય એના એક છંદ સમજાવી શકે કે રામ પરબ્રહ્મ છે શિવજી શબ્દો હે દેવી ધૈર્યવાન મુનિ પોતાના મન ને વિશુદ્ધ કરીને એકાગ્ર કરીને પુકારી અટકી જાય વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા ભગવતી શ્રુતિ ત્યાં રોકાઈ જાય છે એ તત્વ રામ છે નિખિલ બ્રહ્માંડો નો અધિપતિ એ તત્વ છે પ્રભુ રામ સ્વયરામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની માયાના અધિપતિ એ પરમાત્મા એનું ચિત્ત વિક્ષેપ કેમ એનો જવાબ આપ્યો અવતરેવું અપદય ભક્ત એ કેવલ ભક્તોના માટે અવતર્યા છે બીજું કોઈ કારણ નથી અનુગ્રહાય ભૂલતાના केवल भक्तों ने अनु अवतार बाकी परम स्वतंत्र सत्ता छे देवी आम भगवान भगवान शंकरे समझ महादेव सती ने उपदेश न लगो तार महादेव खूब हसया કે ભગવાનની માયા કેટલી પ્રબળ કે આજે સત્ય છે દુનિયામાં બધાને સમજાવી શકાય બાકી પત્નીને નથી સમજાવી શકાય શંકર ભગવાન જો સફળ ન થયા હોય ત્રેતા યુમાં જો સફળતા ન મળી હોય તો આ તો કળિયુગ છે પણ એવું નથી પત્ની સમજે જો સંશયગ્રસ્ત ન હોય તો બીમાર માણસને તમે ગમે તે કહો ને બહુ સમજાય નહીં એટલે તો બીમારને આપણે દવાખાને લઈ જઈએ ત્યારે એક સાજા માણસ સાથે જવું પડે ડોક્ટર જે કે છે એ નહીં સમજે કારણ કે લાગી જાય એનું ધ્યાન રાખવું બીજા રોગો ન થાય એનું બહુ ધ્યાન રાખવું પ્રમાદ ને વ્યાસજીએ મૃત્યુ કહ્યું સંદેહ ને મૃત્યુ કહ્યું સતીના મનમાં સંદેહ થયો આ બ્રહ્મ નથી આ ઈશ્વર નથી શિવજી ને ગણ્યું નહી હસ્યા છે કે સતી માનતા નથી પણ તર્કો જ કર્યા છે બધી જ ઉડાડી મૂકી હું એમ માનુ નહીં મારા જે કઈ એમાં છે જ નહીં ભગવાન શિવજીને થયું છે હે સતી મારી વાત સાંભળી લો સતી સુન સતીી ના સુભાવ સંસય ધરી usarti bharno na nisu pao bhagya asho bhagya nistuna bhastati ભેડા બેસનારાજી દુનિયાને તમે સમજાવી શકો પત્નીને સમજાવવા જાવ તો એમ કહે કે હવે રહેવા દો અમને બધી ખબર છે કારણ કે બહુ જ નિકટ રહે છે વ્યક્તિને સમજવા માટે થોડુંક દ્વૈત જરૂરી છે થોડુંક અંતર જરૂરી છે દેવી આપનો નારી સ્વભાવ આવો સંદેહ ન કરો નારી સ્વભાવને લીધે તમારા મનમાં સંદેહનું તત્વ થોડું હોય પણ આ રીતનો તો સંદેશ તમારા માટે વિનાશકારી છે નહીંતર માતાઓના મનમાં સંદેશનું એક લક્ષણ એ અર્થમાં હોય સારા અર્થમાં હોય છે કયા અર્થમાં બાલ મંદિર તમે માં પોતાના બાળકને મોકલે અને પછી રિક્ષા કરી હોય ને એમાં મોડો આવે બાળક તો એમાં સંદેહ થાય પડી ગયો હશે રીક્ષા ટકરાઈ હશે પ્રેમ અને વાત્સલ્ય થોડીક શંકા કરે એ રીતનું જરૂરી છે કે આવો ભાવ વાત્સલ્યને કારણે થાય કેમ મોડો પડ્યો હશે કોઈ માર્યો હશે પડી ગયો હશે એવો જ એને એમ વિચાર ના થાય કે કોઈ છોકરાનો જન્મ હશે એના બાપુજી એના છોકરાને લેવા આવ્યા હશે અને આની સાથોસાથે લઈ ગયા છે ચાલ બેટા આઈસ્ક્રીમ ખાઈ પછી એવો વિચાર ના આવે પણ આ રીતનો વહેમ તો દેવી નુકસાન કરતા વિનાશ કરશે રામ બ્રહ્મ છે ઘણી રીતે ભગવાન શંકરે સમજાવ્યું સતી ના મારે સતી જગદંબા છે જગત માતા છે આ બધું પ્રકરણ મને તમને સાવધાન કરવા માટે પતિ કહે બધી જ વાત માની લેવી એમ હું કેવા નથી માનતો અત્યારે નારી સ્વાતંત્ર્ય દબાણની વાત કરી પણ નથી પરંતુ વાસ્તવિકતાને પુરુષે અને સ્ત્રીએ બંને સમજવી સુખી જીવન કરવા માટે મહાભારતમાં બે અધ્યાય લખ્યા છે દ્રૌપદી અને સત્યભામાના સંવાદના ક્યારેક અવસર મળે તો મારી તમને ખાસ વિનંતી વાંચી લેવા મુલાકાત થઈ છે અરણ્યમાં પાંડવો અરણ્યમાં છે દ્રૌપદી ત્યારે પાંડવો ત્યાં અરણ્યમાં દ્રૌપદી સાથે સત્યભામા એને મળે છે કૃષ્ણ ધર્મપત્ની ધર્મરાજ ની સાથે મહાભારતમાં રહેલા દ્રૌપદીના વિવાદો વિવાદ જ છે બળવો છે દ્રૌપદી યજ્ઞ માંથી નીકળી છે મહાભારત કાર્ય સંબોધનો કરે અદભુત ધર્મની સાથે જ્યારે જ્યારે વાતો કરી છે મોટે ભાગે માં વિવાદ નો છે દ્રૌપદી કૃષ્ણની સાથે વાતો કરે છે એમાં ક્યારેક વિદ્રોહો દેખાય છે પણ લગભગ સંવાદનો સ્વર્થ એની સાથે સંવાદની વાત કરે પણ આ સંવાદ જાણવા જેવો માતાઓ માટે માતૃ શરીર માટે નારી ધર્મ માટે અતિ આવશ્યક પ્રત્યે અત્યારના કાળ પ્રમાણે કેટલો બંધ બેસતો ગણાય એ બધા ઉપર છોડી દઉં પણ છતાંય ભારતની એ અમર ગાથામાં જે આ સંવાદ લખાયો છે એનું અદ્ભુત મૂલ્ય છે અને સત્યભામાએ દ્રૌપદીજીને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન લગભગ બધી જ સ્ત્રીના મનમાં ઘૂંટાતો જ હોય છે એવો પ્રશ્ન પૂછ્યો કોઈ પણ પરિણીતા સ્ત્રી એના મનમાં ઘણા ટકા આવો પ્રશ્ન હોય બંને અરણ્યમાં મળ્યા છે સત્યભામાએ કહ્યું હે યાજ્ઞ હે દ્રૌપદી હે કૃષ્ણા આપણે જરા એકલા મળીને વાત કરીએ બોલે હા આવો બે મહાન મહિલાનું મિલન ભગવાન વ્યાસની કલમે પૂછો પ્રશ્ન ધનુર્વિદ્યામાં અર્જુન વિશિષ્ટ ગદા યુદ્ધમાન બળના પેલામાં વૃકોદર વિશિષ્ટ ધર્મની વ્યાખ્યા કરવામાં ધર્મનું સંભાષણ ધર્મનું આચરણ જેટલા ટકા પ્રવેશી છે આમંત્રણ મળતું અને મોઢામાં પાણી આવતું જુગતું રમવાનું ધર્મરાજ ને મહાભારતની મૂળ કથાઓ કોઈને માફ નથી કરતી અને બહુ કથાનક છે મહાભારત અમુક વસ્તુ આપણને મહાભારત ને આમ ઉપર ઉપરથી જ કેવાય છે મૂળમાં તો ઘણી વસ્તુ આખી દુનિયા એમ કે મહાભારતમાં આવે છે હકીકતમાં મહાભારતમાં પ્રવૃત્તિ આ શ્લોક મહાભારતમાં દેખાય દુર્યોધન ના મોઢા મુકાણો છે આ શ્લોક મહાભારતમાં દુર્યોધન ના મુખમાં હોય જાનામી અધર્મમ બઉ જ અદભુત દુર્યોધન ના મુખમાં મહાભારતમાં જો આ શ્લોક હોય તો દુર્યોધન દંડવત કરવા જોઈએ આવું અદ્ભુત બોલ્યો આ માણસ પણ મૂળ મહાભારત એમાં એવું છે ભાઈ કે ઘણા પ્રકાશનો થયા ક્યાંક કદાચ કોઈક પણ આ શ્લોક મળ્યો છે ગર્ગ સંહિતામાં ગર્ગ બોલ્યો છે દુર્યોધન એક મૂલ કહ્યું પણ મહાભારતમાં ગર્ગ સંહિતામાં દુર્યોધન એવા ઘણા શ્લોકો છે પણ પાછું મેં એ પણ તપાસ કરી કે અમુક મહાભારતના ગ્રંથમાં ક્ષેપક રીતે આવ્યું હોય કારણ કે આપણે ત્યાં ગ્રંથો એટલા મહાન છે કે એમાં કઈ ને કઈ ક્ષેપકો આવ્યા જે હોય તે પણ એમાં એ આ તો મેં આપણી પાસે વાત કરી બાકી એમાં બહુ પડવું નહીં શાસ્ત્રો બધા બહુ ગહન છે એમાંથી સાર લઈ લેવું મને એક મહાત્મા અમારે જુનાગઢ મળતા એ મને કહેતા કે બાપુ મને તો એક જ વસ્તુ ફાવી જ શું કે જમવા બેસીને પાતરમાં લાડવા પીરસે તો લાડવા ખાઈ લેવા પાત્ર ઋષિ મુનિયો નિર્ણય કરી શકે હું તમે કેમ નિર્ણય એવા ગહન શાસ્ત્રો છે પુરુષ અર્થ છે ભીષ્મના મુખમાં મુકાયેલું વાક્ય ક્યાં ભારતમાં જણાય છે ઘણી વસ્તુ નરોવા કું છોડો પતિઓ પોતપોતાના અમુક ભૂમિકામાં વિશિષ્ટ ધર્મની બાબતમાં ધર્મરાજ યુધિષ્ઠ ભુજાબળની ગદાની બાબતમાં વૃપોદર ભીમ ધનુર્વિદ્યા અર્જુન ભવિષ્ય ભાખવામાં સહદૈ આર્ષદ્રષ્ટા અને શ્રંગારમાં નકું આ બધા જ વિશિષ્ટ છે આવા બળવાન આવા શક્તિશાળી દ્રૌદી પૂજક કેવા શું માંગો છો તમારે પૂછવું શું કે મારે એટલું જ જાણવું છે બહુ ઉંદર પ્રશ્ન પૂછ્યો છે આ પાંચને તમે કઈ રીતે વશ કરી શકો છો ઈ મંત્ર બતાવો મારે બોલા કનૈયા ને વૃષ્ણને દ્રૌપદી બોલ્યા વિશ્વની નારી જગતને શીખવા જેવી વાત અદભુત બોલ્યા છે એની વાત તો એ કહી કે પહેલા તો તમારા સવાલના જવાબમાં પતિને વશ કરવા માટે પૂછ્યું છે એના જવાબમાં હું કઈ કહું એના પહેલા તો એ કહું કે પતિને વશ કરવાનો વિચાર છોડી દો આવું દ્રૌપદી બોલા એ વાત જ ભૂલી જાઓ કારણ કે કોઈ પણ પતિને એ સત્યભાવમાં જો ખબર પડી જાય કે મારી પત્ની મને વશ કરવા માંગે છે તો ત્યાંથી જ હળગવાનું શરૂ થાય એટલે આ વાત જ તમે બંધ કર્યું કોઈને વશ કરવાની તમે વાત જ છોડી દોરુષ સ્ત્રીને પોતાને સ્વતંત્રતા ઉપર પહેલું ના કરો કેટલી મોટી વાત પચીસો વર્ષ પહેલા તમે કોઈની સ્વતંત્રતા ઉપર નારી પુરુષ ઉપર પુરુષ નારી ઉપર તમે વશ કરવાની વાત જ ન કરો પ્રેમાધીન બને વાત જુદી છે સેવાધીન બને વાત જુદી છે સભ્યતા ને લીધે આધીન બને વાત પણ તમે એને જાપ કરો એટલે કરવાનું વળી અમારા રામાયણ તો સ્પષ્ટ લખ્યું છે ધણી હાથમાં રિવોલ્વર લઈને આવ્યો ઘરમાં ફૂંકી નાખું ફૂંકી એકે એકને મારી નાખું વીણી વીણી ને નીકળો બારા નીકળો ઘરના છોકરા નોકર ચાકર ખબર નહીં આને શોધ્યો હાથમાં રિવોલ્વર લઈ વીણી વીણી મારી નાખું ને બધાના નામ લખ્યા છે મેં લિસ્ટ આખું તૈયાર કર્યું કેટલા મારવાનું નામ બોલવા મળ્યું પત્ની નું નામ છોકરા કેમ તને કઈ વાંધો છે તો તારું નામ કાઢ નાખું તારું નામ કાઢ નાખ્યું બાકી નંબર